આપણા નથી એક પરમાણુ હાથમાં નથી કારણ કે મેં જે ડિસ્ચાર્જ આપ્યું છે ને એ ડિસ્ચાર્જ માં કઈ પડે નથી એથી મેં વ્યવસ્થિત કર્યું સમજદાર માં સમજે કે બઉ સારું સોલ્યુશન આપ્યું અત્યાર સુધી વ્યવસ્થિત ના કે તમારી પાસે કેમ થાય યશનામ ગમશે એટલે આને લોકો પાછળ બહુ રસાન છે કે બહુ સાયન્જેરિક વાત છે યશનામ કરતા લોકો અમશે તે તેને સ્વીકાર નહિ કરતો અને અભ નામ કરવું તેને અભ્યાસ જ મળ્યા કરે કયા ગમેટલો કાર્ય કરતો આપડે કૃપા ઉડાવેલી નામ કરું એટલે મારે લેવા દેવા નથી એમાં આપડે અમુક સાધુ સંતો ને પગે પડીએ વડીલો ને પગે પડીએ એ લોકો આશીર્વાદ આપણા ઉપર આધાર રાખે છે એ લોકો ના પણ લેવલ ઉપર આધાર રાખે છે આપણું લેવલ કેવું છે બંને આપણું લેવલ બંને છે હોટેલ ભેગી થઈ આપણને આપડે ઈચ્છા થયેલી હોય છે એટલે આ બેવું થયું બે બંને ને પણ ધારો કે દાદા ઘણા વડીલ એવા હોય છે કે બાપ દીકરા ને બનતું નથી પણ દીકરા ને એટલે દીકરા ની સદભાવ ને વડીલ ને તો ગુસ્તો હોય પેલા ને ના અસર થાય જે પગે પડે એને તો ને બંક હતા આપડા એમ થાય કેટલું પગમાં પૈસા પગે પડવું પડવું જોઈએ પગે પડે આપડા અંદર સારો જ ભાવ આવી જાય ને ભાવ કામ કરે ને ભાવે નહી જાય એ વડીલ નઈ અમદાવાદ આવે કોઈ પણ બીજા આવે એ તો વડીલ ને એવું છે આ તમારું ઋણ સારા છે તે થાય છે પણ જેને ઋણા નું પણ એકબીજા ને સારું હોય જાત નહી માની દે એટલે પાત્રતા જોઈ જાય ને બધું બધું જે બને છે આવતા કોઈ બિચાર મોટા પગે પડવા ના આશીર્વાદ લાગે છે નાના શું કરો આપો ને અમારી હું બધી પગે પડે પગે પડે ને તો ના ના પાડે થઈ જાય બીજો હેમંત દાય એવું થાય કે ક્યારે એવું જીવન એટલું બધું થઈ જશે કેવું થાય છે ને ભાવના તો બહુ જ છે જીવ માત્ર ને દુઃખ નથી કેવી મજા આવે એ વખતે આ આવશે ભાવના છે ને ભાવના છે એન વેરી હેવી કે નામ બેનું નામ કુષાબેન સર કુષાબેન માતા ઘરે ઘરે આ બધા રોતો દેવા છે હા તો એક વિકરણ છે નાગુર સુ છે આપડે શું છે એટલે આ વાસ્તિક જ્ઞાન નું સાધનિક જ્ઞાન નો અક્ષર હોય એટલે આપણે જે પૂછો નહીં તો એની વાસ્તવિકતા સમજાય અને વાસ્તવિકતા સમજાય તો નિવેડો આવે અનંત અવતાર ભટક ઘટે તો વાસ્તવિકતા નિવેડો આવે નહી ભ્રાંતિ થી ભ્રમ ભ્રમ થવાય નહીં આપ વાસ્તિક પ્રશ્ન ઉભો થઈ ગયો વાતચીત કરો છો એકના એક જ છે ને એક ના ગુજરાતી છવ્વીસ વર્ષ છે ચાર પછી એક ત્રણ પણ સમાજી ગયું નથી એક કાન પણ સંઘાધી ગઈ ગાળ ગારો ભળે મારે કઈ સંઘધી ના જાય તો મને મારે ગારો ભળે કે સંઘધી જાય એક ખરો હા નામ સાપી સંઘાધી બસ એક દીદ કરવાની ચારી ગઈ એક જાણું ને બાકી કઈ જ્ઞાન જોઈ નથી તેજ વસ્તુ એક દીદ કરવાની ચારી શું છે એ જાણવું છે મારે આ ભી આધી ને ઉભા શરીર હોય તો હોય તેની જો આપણે સમાધિ માં રહી છે સુધી ખાણે ખબર નહીં પડે માં ઊંઘે છે રહે ને ઊંઘ માં જાગે સ્થિતિ ખાતો એટલે વધારે ઊંઘે એને આપડા સમાધિ છે સાથી સમાધિ હોય છે એના માટેક બટેક કરીએ છીએ પ્રાપ્ત કરવા માટે એના હારું જ બધું આવ્યું વાસ્તવિકતા માટે જ થઈએ આ બધું વાસ્તવિકતા નો શબ્દ વાસ્તવિકતા તરફ લઈ જવાનું સાધન છે સ્મશાન સ્ટેશન એ કઈ સ્ટેશન નથી આપડે રસ્તો બતાવે વાતચીત કરોષાબેન કે કે વેસ્ટર્નના મોટા મોટા ફિલોસોફરો આપણા ઇન્ડિયાના ફિલોસોફરો એ બધા ભ્રાંતિ શું અને રિયલ વાસ્તવિક શું એ બધી ઘણી વાતો એમને કરી છે અને આપણે વાંચીએ છીએ આપણે સમજીએ છીએ કે આ ભ્રાંતિ છે આ વાસ્તવિક છે બધું પણ એમ છતાં પણ એ વાસ્તવિક રસ્તો જે છે એ રસ્તા પર કાયમ માટે રહી શકાય એવો કોઈ જે રસ્તો હોય એ વાસ્તવિકની વાતો નથી એ તો એનું કલગલું વાસ્તવિક છે વાતકલ્પિત છે એ શું કે આ ભ્રાંતિ છે તે વાસ્તિકતા છે આ વાસ્તિકતા જે બતાવે તે સમજ્યા નથી હોય સમજે વાસ્તવિક અક્રમ વિજ્ઞાન છે અક્રમ એટલે આ માર્ગ જેના માટે છે ને તે પછી નિવેડો આવે તર્ણવાથી તર્ક નિરો આવે તે જાણેલું સાસું જે જાણવાથી ગૂંચા મળ્યું એ જાણેલું ખોટું તો જો એટલે આ નિવેકડ આવે અત્યાર સુધી લોકોને ફરીથી એક નવો માર્ગ છે જે હજી લોકોને ખબર નથી ને હોય નહીં થઈ જાય નિવે જે જે છ મહિના માટે નથી આને બાકી આખું જગત સમાધિ માં ખાવા પીવાનું સુખ પછી બધી પ્રકારનું સુખ કઈ નથી આ સુખ ના હોય કારણ કે એને શું માર્યું છે બીજું લે આવું આ ભોગવે કૃષ્ણ ભગવાન કહે પ્રાપ્ત ભોગવતો નથી અપ્રાપ્ત ની ચિંતા કરે છે તે તું આવે અમારે કહેવાય તું પ્રાપ્ત ને ભોગવે ચિંતા ના કરીશ કે શું ખોટું કે કોઈ માનતા નથી કોઈ માનતું નથી ભક્તિ અને કર્મ એ ત્રણે સાથે કરવાની વાત બધા લોકો કરે છે પણ એ જ વિચાર જ્ઞાન ભક્તિ અને કર્મ કર્મ કર્મ આ જે માર્ગ જે છે માર્ગો એક જ્ઞાન માર્ગ એક ભક્તિ માર્ગ ને કર્મ કર્મ માર્ગ જે ગીતા છે તે એ ત્રણ ત્રણ વસ્તુ કરવાની એ છે બધા પણ એમાં કર્મ ની વચ્ચે જવું આગળ વધી જઈએ એમાં આપડે કરતા કરતા આપડે આગળ વધી જઈએ પાછા સાથીઓ પાછા રહી જાય પણ સાથીઓ ની સાથે સમજશું આ રીતે આગળ વધીએ कर्म मा नो मार्ग कर हिमालय आत्मा ना कल्याण तप तपस्या जब तप बढ़ कर तो, ने प्रवृत्ति कर તે ભૂલવાળી હોય ડિફેક્ટિવ હોય છે ડિફેક્ટિવ નહી પ્રવૃત્તિ તેનું નામ અધ્યાત્મ અધ્યાત્મ એનું નામ કે પ્રવૃત્તિ પ્રવૃતિ કરીએ છીએ તે પણ આખો આઠ કલાક ની પ્રવૃત્તિ અમારે દસ બાર કલાક થઈ જાય છે ઘૂટેલા અને હું તમારે બેહાડી અને વિજ્ઞાન આપી તો તમે આઠ કલાકની પ્રોડી છ કલાકમાં પૂરી કરી દસ મજૂરી એમ નામ કે જે આપણને કામ કરતા છતાં થાક ના લગાવે ફ્રેશ રાખે ફ્રેશ રાખે અને કામ તો સારું જ જે વિજ્ઞાન કામ પૂરાવે એ વિજ્ઞાન વિજ્ઞાન જ એ કે કે હિમાલય માં બેસે અને બેસીને જાય એ બધું એકમેર કસરત છે મેડી કસરત એટલે શરીર ને મજબૂત કરવા ના કે શ્રી વગર રહેવા છે કે ન રહેવા તો સુગર વગર ચાલેકના ચાલે મકાન કે ચાલેકના ચાલે ઇવદી કસરત કરવા જાય પણ આપણે તો કસરત કરીને આયા અહીંયા કે એ બેરે એનું કસરત કરીને જાય એકાંગી ના આ સરકાર માં રહે ને સતાતી રાખ સતાતી એકાંગી ના હોવું જોઈએ સર્વાંગી હોવું કેવું હા તો એક પ્રકાર છે એ લોકો નાકા જ છે ને અહીં સંસાર નહી ભીડ માં રે ભીડ માં તો ભીડ માં નથી જતા એનું નામ જ વિજ્ઞાન બધું કામ સારું ના કરતા વિજ્ઞાન જ ના કે છતાં એમાં આ તો વિજ્ઞાન જુદી મુક્ત રહી ને કામ કરી શકો તારે કામ કામ માં જમ્પ કામ કરીએ કામ થાય હું કઉ છુ ના આપડો નથી આપડો બધો આપડે એટલે નિવેડો આવે લઈ એક માણસ છે એકવા માટે આલિમ સાહેબ ચાળી અને શાક બાગ લઈ અને પોતે આવે તે પોતે બેઠ આમ થાય એક જને કહ્યું ઘાસ નો પૂળો છે ને લીલો એકદમ આ ઘોડા માટે લઈ જાવ એટલે હાલ મનલ થયું કે મફતમાં જાગૃતિ વાળાનું શું થાય જશે એ પાછી જાગૃતિ કરી એટલે એમને શું કર્યું કે પોતે માથા પર લીધો માથા પર લઈ અને પોતે બેઠા પછી ઘોડો ચાલુ રાખ્યો એકદમ ઓરખાડા ક્યાં માથા પર લીધું છે તમારું મોડું પીધા જેવું દેખાય છે ખરા ઘોડા નું મોડે દિયલ પીધેલ છે તારે ખાન સાહેબ સમજ પડી કેવી રીતે આ જગત ઘોડા બેઠા છે અને એ રીતે આવેસાર ઘોડો છે એક કલાક બધા ને આવડ્યા છે એક કલાક વાતો કરે બધી આવી છે ભૂલી ગયું મહેતા આપના ની હું આપના ની ભૂલ વાળો માણસ બિલકુલ ઈજી કે ઉષા ઉષા પંતાડું ગયા દાદા ભગવાન સર્વત્ર છે આજે દેખાય છે પ્રગટ થયા છે નિરંજન નિરાવકાર શું કે હું હું નમસ્કાર કામભાઈ દાદા ભગવાન કારણ કે હું જ્ઞાની છું એ મારી ત્રણસો છપ્પન ડિગ્રી છે એમની ત્રણસો સાહીઠ ડિગ્રી છે મારે ચાર દિવ કુટે છે માવું પડે અને તમારે થોડી વધારે તમને આ બાજુ કઉા ભગવાન ભક્તિ અને કર્મ તેને સાથે રહે છે અને અવિરોધાભાસ રીતે અને ભક્તિ તો સત્તાવી થઈ નથી એવી આખી જિંદગી ભક્તિ અત્યારે એક કલાક માં થાય એવી થશે આખી જિંદગી ભક્તિ કરી ને એવું એમાં પૂજો આ તો એટલે દાદા ભગવાન અસીમ જય જયકાર બોલજો હારી ગયા દાદા ભગવાન જય જય કાર એટલે દાદા સીધા મહાન પુન્ય જાગે એટલે હું તો નિમિત્ત છું હું તો નિમિત્ત છું પણ આ પુણે જાગે તારા ભેગું થવાય સામ એવિડન્સ છે अनुभव नहीं मानु छू दादा कहू मे दादा ने पूछू मन बुद्धि शरीर प्राण ये बदा जुदा जुदाजुं शरीर मन बुद्धि प्राण ये बदा ना पोतपोता कई कार्य એ તો અહીંયા કરે છે પણ અહંકાર નું શું કાર્ય છે એ દુધો આપડે વ્યવહારિક બાતો આત્માન હોવાનું રાજકારણ સમાધિ રહેતી આજ્ઞા નું પાલન આજ્ઞાલી આગળ આવે છે તો એમ થાય છે जादले जादले मने मने देके, देके, आ, एक नंबर मैंने आज्ञा पहकार आप કોઈ વખત સહકાર આપે કોઈ વખત પુરાકુદ કરે સહકાર આપે નહી છે તમારી ના જાય છે મારું એટલે આજ્ઞા પાડે તમે નિશ્ચય કરેલો एक नंबर પ્રજ્ઞા શક્તિ નો એક નંબર ની ફાઈલ ઉપર કંટ્રોલ ખરો કે નહી પ્રજ્ઞા શક્તિ નો એક નંબર ની ફાઈલ એ પોતે એના પર કંટ્રોલ ખરો કે નહી ના રે આજ્ઞામાં વાંકો હોય એક નંબર ની ફાઈલ જ વાંકો ને લાગે પડે ज्ञान लीधा पुव चौक्क एक नंबर ऐसी फाइल ज કોઈ ફાઇલ આવે આપણે બીજી સમ નથી થતો ત્યારે એ છે સ્પષ્ટ જ્ઞાન કે તમભાવ નિશાન થો જોઈએ થતું નથી સંભાવે નિકાલ કરવાનો કોઈ પણ એક નક્કી કરવાનું છે મારે સંભાવે નિકાલ કરવો એટલા માટે તમે સંભાવો વિકાર કરવો તેવો તમારે આજ્ઞા પાવે બીજું કરવાનું મારા હવે આજ્ઞા ભાવ એટલે થઈ મારે આત્મા બધું કરવાનું છે આજ્ઞાજ્ઞા કટાય ને તો? આ આ બે વર્ષ થયા આનંદ અવતાર ની ખોટ એક અવતાર માં ખાસ પાઘવાની છે અને ત્યારે માટે કેટલું એ રહેવું રાખવું જોઈએ કાળજી રાખવી જોઈએ કાળજી રાખે શહેર ની કાળજી રાખે કલાક માં દસ હજાર માણસો નિરંગર તેમાં આપડા આવું કોઈ કીધું ના થાય તો આપડે મારી અડાઈ રહી કીધું કરવું પડે અહિયાં એમ પડી રહ્યું છે કેટલા લોકો નો આવતા નથી આવ્યા ને રૂવું જાય આ વિજ્ઞાન તો કાયમ છે ખોટ કરવાની અનંતની ખોટ કરવાની અને નિરંતર સમાધિ ની ગેરજી संसारे उपाधि वीस वर्ष रोजनिशी लखे रोजनिशी रोजे कई જરૂર હોય ના જરૂર ના કરવું મારા માટે જરૂર કલાક ની આને તમે ખાલી થઈ જાઓ હળવા થઈ જાઓ એટલે એ પણ આ એક પ્રયોજન છે એમના રોજ નીચે લખવાના ખાલી કરવા માટે ના લખતું મન ખાલી કર્યા પણ શું છે મને કાર્યકરનારું પછી નોંધવાનું છે ઓપરેશન કર અતિમારે બે પતિ દરગા સદાલ મારું ઉદ્દો એનું એટલે કે ઓલા મૂલે કેડામાં શું ઓન સદગાં છે તોમામાં કે ઉદ્દો જે છે તો દરકો શું બોલ કરે આદમન શક્તિલા વનગર પ્રતિક્લાન તેમનો ભાવ છે તો નિર્માર્ગ કે હસ્કો જુદા કાર્યાબલ કે કોણ દાને ભૂ ਐપસેન 9820 એપસેન લેટ સંગાર નથી મને પુષ્ટિ આપવાની મને સુસ્કારી બનાવવાનું શું કરવાનું શું સંસ્કાર કરી અને શું સંસ્કારી બનાવવાનું પુષ્ટિ આપવાનું મન તો મોક્ષ કોઈ ચીજ મોતું નથી આ મી દરિયા થાય એ તો ક્યાં આગળ કિનારે ગયા પછી આપડે ગયા મને ખાલી કરે છે તો એ દવાખાના માં ના ખાવે ભાડાના હોસ્પિટલ માં ના થાય હોસ્પિટલ માંગી ગયા આવે નઈ બોલી ગયા એને શું સંસ્કાર કરીને શું સંસ્કારી કરો આપડે ના બને તો મને શું સંસ્કારી કરો શું તારા માં સંસ્કાર લોકો જે હગાવી નાખો મસ્કરીઓ કરી નાખ્યા કઈ ના કરવું તારે જવું છે મને તો સુસંસ્કારી બનાવી અને પછી મન ને રસ કરાવી અને માણસો ઘણા કોન્સન્ટ્રેશન કરીને મન બળવાન કરવાનો જે પ્રયોગ કરે છે એ લોકો એમ કે છે કે કોન્સન્ટ્રેશન કરો એટલે મન ખાલી થાય એવા એવો શબ્દ પ્રયોગ કરે છે मन, खालिक खालिक। मन जाए हजारों के बीजा क्या मार उदार संसार मैट वाले आपे कहू के मन ने सुसंस्कार करने सुसंस्कार करने करवे सारा मानसो जब सत्संग करता है सुस्कार कर कर मन, मन, मन को ना करना तो है मन तो है दादा मन तो एक डिस्चार्ज बाबत है नव उभु ખાલી થાય જલ્દી થાય છે ભરાય છે તેને ખાલી કરવું જોઈએ ખાલી કરવાનું છે તેને ખાલી કરે નવું જે થાય છે તેને ખાલી કરે પણ ખાલી કરવાનું નથી એમ સુસ્કાર બનાવસ્કાર બનાવે એના કરતા એમની ભાષા ને કહે છે મારે લખું છું તો એમાં હેલ્પ કરો તો એમાં આ છે તે હેલ્પ કરવા में अहंकार क्य कोई चीज करी कोई शक्ति नहीं क्या हूँ करू थे अहंकार પેસાબ કરવાની અહંકાર ભાવ જ છે કે અસ્તિત્વ છે શું છે અહંકાર શું છે અહંકાર ભાવ છે કે અસ્તિત્વ છે શું છે અહંકાર વામ દિલીપ અહંકાર પોતાની બધી ઉભી થઈ નથી વિચારી રામ દિલીપો સવારું નામ શું રાજેન્દ્ર રાજેન્દ્ર એમ દિલીફ છે આપણે અગાઉ એમ કહ્યું કે આ જે આજ્ઞા પાડવાની જે અરે કહ્યું પ્રજ્ઞા લખી લો ને લખી લો જે વાતો કર્યા વાતો કરવાની નહીં તે વાત તો મને ખબર નથી વાતનું નામ છે ને નામ છે ને